કરવા ને બેઠા છે અત્યારે કઈ કોલેજ માં જાઓ છો અત્યારે અત્યારે કઈ કોલેજ માં જાવ છો તમે તમે શીખ્યા છે રમણી ભાઈ નામ બધા યાદ નથી એમ આપી નથી કેટલીક વસ્તુ એવી હોય છે સમજી ગયા ખરા આપડે ઉકેલ આવે જ્ઞાની પુરુષ કરી આપે રસ્તો દેખાડતા બોમિયો જોયે ના જોયે જોઈએ તો કયા બોમિયો તમે રાખ્યા છે દસ હજાર રૂપિયા હોય ગજુ કાપી લે અસર થાય ના થાય તમે હે અસર થાય શું કરો તમે પાછા તો ના આવે પણ આજ કુદરતી છે કે છે ઉપર શોક કરવાનો? ગેરકાયદેસર કોઈ કાયદેસર ગયા છે ગેરકાયદેસર હશે આપડે માનીયે કેવાનો હોય તો જાય બરોબર છે એને જ મો એને જ અજ્ઞાન કે છે કે જવાનું હતું ગયું પાછા નિમિત ને તમારે શું લેવા દે નિમિત ને બસકો ભરવાનો શો ખરો ગુનેગાર કોણ છે આપડે કર્મ ઉદય ગુનેગાર છે કોણ ઉદય પડે પણ એવું જ્ઞાન રહેતું નથી નહીં હોય તો પછી શોખ બોગ ના થાય તો જરા જાય ના આવી જાય હે ગમે છે તમને ડિપ્રેશન એ બધું થતું નથી ડિપ્રેશન એ શું કર્યું એમને પૂછપરછ જેમ હું એ નિત્યક્રમ છે ને તેમ આ નિત્યક્રમ છે બધા આ નિત્યક્રમ ને ઠેલી અને બીજમ્પો ઉભો કરે શું થાય અને આવતો આવતા બગડી જાય બધા